પૂછે છે કર્મ બંધાય નહી હું કરું છું કરતા ભાવ છે કરતા નથી તમે આવે છે બંગલા બંગલા ના જોક્ષ જતા અંતર નો તપ જોઈશે અંદર કોઈ ગાર ભળે મન તપી જાય શાંતિ રાખવાની સાવ ઢીલો એ કોઈ આપણને ક્રોધ કરે આપણે જતો કરીએ તો એમ કે આ તો સાવ ઢીલો છે દુરી દેખાશે નહીં જગત આપણે આ સંભાવે કરીએ ઢીલો પડી જ આપતો હોય ને લીમડી ના વારે મજબૂત હતા ઢીલા પડી જવાના હતા ને ઓ વધારે છે પાપ ખાતે જાય તોડ્યું તે બધું પાપ લાગે પણ પાછું ચઢાવ્યું કોકની ઉપર એટલે પાછું પૂર્ણ થાય પછી મળે પિસ્તાળીસ પાંચ પિસ્તાળીસ રહે ને આપણી પાસે પાપ લાગે પણ કોકના ચઢાવી એટલે પાછું ઈનામ મળે ને એનું જય સૂચિ નો નફો રહે આપણો નફો રહે ના રે ભગવાન ઉપર ચડાયું કે જ્ઞાની પુરુષ પુરુષ ઉપર કે મોટા સંત પુરુષ ઉપર પુરુષ ઉપર તો એનો આપણને કઈ મળે આપણને એ મળે એમાંથી પાંચ જાય પછી પછી પડી રહે છે બધા લોકો નું આમ ખોટ વધુ કહ્યું બધા ઉગાડી આખે ઊંઘે મૂર્ખી કોણ કહેતી બંધાયેલો માણસ શું કરે ભટક ભટક ભટક સાધુ સંતો સુખ નથી અહીંયા સુખ તર્ક્યા જો હવે ज्ञानी હોય તે પરમ સુખીયા હોય પરમાણુ એ ચૂપો જી ના થાય કાયામ સમાધિ હોય એ આ જ્ઞાન આપિક્ષિ્ઞાનમાં રહો છો કે નહીં રહો ના ના સ્મરણ કરની હે સાધે સ્મરણ કરની દાદા યાદ આવે કેટલો વખત ત્યારે ભી થી હોય ત્યારે સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય આત્મજ્ઞાની પુરુષની પાસે પ્રાપ્ત થાય આત્મજ્ઞાની પુરુષ હોય ત્યાં સંકેત પ્રાપ્ત થાય એ તો સંકેત પ્રાપ્ત થાય નહીં નિમિત્ત જોઈએ નિમિત્ત નિમિત્ત જોઈએ તે આત્મજ્ઞાની હોવા જોઈએ આત્મજ્ઞાની સિવાય સંકેત પ્રાપ્ત ના થાય અને પ્રાપ્ત થાય પછી ચિંતા બિનતા બધું થાય નહીં આધ્યાન ના થાય લેવા દેવા નહી સુધારસ એ વસ્તુ જુદી છે સુધા આ બોધવીજ નો સુધાર થયા પછી એટલે વાણી વીસ વાળી થઈ જાય વર્તન વીસ થઈ જાય બધું વીખવારું થઈ જાય અને એ સંકેત થાય તરત જ છે તમે અમૃત એટલે વાણી દાડે દાડે અમૃતવારી થાય વર્તન અમૃત વાળું થાય બધું અમૃત વાળું થાય ક્રોધમાન માયા લોકો છે પુસ્તક જીભના ઊંચે કરી છે નહીં પૌગલિક છે એ બધા એના ઉપાય છે બધા ઉપાય એનાથી શાંતિ રહે બાકી જ્ઞાન કે બીજ બોધ બીજ કેવાય એવું તો આનંદ કરી બધા સાવ સાધુ સન્યાસી બાવા વૈષ્ણવના લોકો કરે એમાં દાડો કરે ને તો વિતરાગનું જ્ઞાન જોશે આત્મજ્ઞાન ત્યારે સમકિત થાય સમકિત થયેલું ખબર પડી જાય તરત તરત પડી જાય એના મોડા પર આનંદ દેખાય શાંતિ રહે જે પૂછ્યું પૂછો બીજું કંઈ પૂછ્યું છે ક ચિંતા ના થાય ઉપાધિ ના થાય ધ્યાન થાય નઈ સમિત રહે નઈ સમિત ઉગાડવું પડી જાય તરત ખબર પડી જાય ઉપર આલો કુવાની ઉપર તોય ના લે અને ખપ મારે કુવાની અંદર કઈ ડુકી મારું તમે કરું કે ખપ જેવો હોય તેવું બધું પાડવાનું નક્કી કર્યું કે જેને સમજણ છે સમકિત કોઈ કાળે મળે એવું જ નથી લાખો વર્ષ લાખો અવતાર થાય પણ સમકીત મળે એવું નથી તેથી આ જગતમાં ભટક ભટક કરવાનું થાય અને સમકિત મળતું હોય તો ગમે તે થાય બધું આપી દઈને બધું જોખમ પણ એ પ્રાપ્ત કરે સમકેત વગર મોક્ષ ના થાય કોઈ રસ્તે બીજો કોઈ રસ્તો નથી બીજો કોઈ રસ્તો નથી મોક્ષમાં જવાની ટિકિટ મળે તમે જઈને છો ને તમારે જરૂર ખરી કૃપા જ્ઞાની મિત્રાગી હોય એમને કશું જોયતું ના હોય તમને કે ખરા પણ ફરી તમને કાગળ વાગડ લખે એવું ગી નીકળે બીજ દાડે બીજના જેવું અજવારું દેખાય ઝાડ મોટું થાય આપણને શાંતિ કરે થોડો પછી થોડો પંદર મહિનો દોડધામ કરવા ને જમણી વસ્તુ મોક્ષે જવાનું ઉતાવળ નથી ને મળે દ છોકરો રહેશે ને પછી દસ અગિયાર થયું છે કોઈ વખત થઈ જાય ચિંતા થાય જરૂપ ધારી ને ચિંતા ના થાય જે સ્વરૂપ ને જાણતો હોય તેને ચિંતા ના થાય નહીં તો સાધુ આચાર્ય બધાને ચિંતા થાય